આગળ ઘણા માણસો છે ભગવાન ના ભગવાન તરીકે ઘણા બધા માણસ શું છે આ કઈ પાત્ર દિવસ ના કરાય છે આ દિવસ કરે છે પછી એ રોકન ચાલે બે કરું હિન્દુ એક પત્ની સિવાય બીજી એવા વિચાર હતા વિચાર દિવસ હતા ચાર વાર બધા દિવસ આવ્યા છે આકાશ માં હિન્દુસન કોઈક લગ્ન કર્યા પછી બીજું લગ્ન ના કર્યા હતા જોગ્ન આપે માર પવિત્ર મારા શરૂ થવા સરકમસ્ટેન્શિયલ એવિડન્સ થી તો બધા જે આત્મા છે બધા ને મારા એ જયારે શરૂ છે તારે તો બધાનો આત્મા સરખો જ જોઈએ પછી ભાવ કર્મ ને દરેક ના આત્મા જુદા પડે ઇન્ડિજ્યુઅલ એન્ટીટી પણ હું શું કઉ છું કે બધા ને જે આત્મા છે તો ડિફરન્ટ એન્ટિટી છે ને શુદ્ધાત્મા છે બધાનામાં શુદ્ધાત્મા બધા ખ્યાલ જુદી એ સમજ ના બધી જગ્યા જુદી જુદી હોય ને એ એક જગ્યા જગ્યા આકાશ માં શરીર જે રોકી છે સ્પેસ એના આધારે થાય છે હું વાત કરું છું એક જાયદો સાંભળે છે પણ જુદી જુદી પરિણામ દાદા ભાવ પ્રમાણે શુદ્ધાર્થ માં જુદો જુદો થાય એ તો બરાબર છે ને ભાવ પ્રમાણે જુદા જુદા છે શા તો ભાવ કર્મ કે ભાવ પડ્યો એ સ્પેસ માં જવું હોય તો કેમ ના જવાય ક્ષેત્ર એ ક્ષેત્ર માં જવાના થાય છે એ તો સમજો ને ભાઈ કદાચ બદલાયું જ સ્વભાવ બદલાય હાથ નાય ક્ષેત્ર નહીં ટકેલ ગયો બધા બહુ ક્ષેત્ર જેવા કેવા બીજા મહાવિદ્ય ક્ષેત્ર જેવા બીજા ક્ષેત્રો છે એટલે બધું ગમે ત્યાં ગમે ત્યાં કર્યા પછી વાત ને સાત રૂપિયા પંદર રૂપિયા થી સ્વરૂપ લાગતો નથી રહી ગયા મારે બધુંટના રહેતા મા બીજું કોઈ છત્ર છે આ પંદર ક્ષેત્ર છે ક્યાં આવે બીજા ક્ષેત્રો બધા કેટલા ઉત્તર માં જ છે ઘણા કર્યા ઘણા બધા ઉત્તર માં જ છે જો એટલે ના મે જો માસ હોય છે કે કે પાણી હોય છે હા પણ જો માસ હોય પ્રાણી હોય જેવું આપડા દિવસ ચા ચારી બીજું રાત બે આપણે સુ લાડે રે રાત કે હોય થાય ગઈ મારી દે ચંદ્રમાની ઉપર થાય ગઈ મારી દે તાસી હોય દે જાંદેનીની થી ઉઠે જ ને એ હોય એટલે બમે ચલે રે આ બરામાં પેર ગળો કે આ પાંચમા એના મનુષ્ય મન થી જે વિચારે એના કરતા વાળી જુદી હોય વર્તન ના જુદું હોય એવું વર્તન એ કોકરી કાલે ઉઠાવી રહ્યા છું એ ગોલે એટલે આપણે ત્યાં વિચારી છે અને આ ગોળે છે ચોવીસ માં જે નવા ચોવીસ પિથકરો થવાના સિમદ્ર સ્વામી પેલા થવાના બાકી ના દિવસ ક્યાં છે પૂછે ને પદ્મનાથ પેલા જશે પછી કૃષ્ણ ભગવાન છે તે પછી એમાં નગર તીર્થંકર છે પછી રાવણ તીર્થંકર છે આ બી ચોવીસ કરે છે શું થશે એમ પૂછે નવી ચોવીસી આવશે નવી ચોવીસી આવશે અત્યારે એ ચીર્ષન કરો શું બધા ભૂલી જતા કે અત્યારે અમુક મને જગ્યા પછી જગ્યાએ અંદર ઉમેર આવે જન્મ થાય તો જે અહીંયા દર્મના હતા છે ના પાર્ટી ડ ક્વેશ્ચન છે જુઓ છો એની જો પોઈન્ટ જેળે આવે ને વાત કરવી છે તને અને આનાની જો છે ટિંકર છે તો તો બધા બોક્સ વેટ છે તો ક્વેશ્ચન છે ને એની રીતે એ છે એના છે તો ને ના બરોબર એ છે મતલબ ને દીક મતલબ ને કે તો પહેલા ફિટિંગ કરતા હતા કે કે તો મને તો બતા દેવાય કે મને ખબર ન જંતા ધન્યાર પ્લાન કિયા જઈ રહ્યા હતા 29 નોવેમ્બર એટલે માનો ક્લેડી કાવેસતમાં એ બધા આફન્સર્સ જઈ રહ્યા છે અને પૈસા જનત કરવા છે મેમ્બર ગ્રુપ છે મેમ્બર વિડીયો છે વિડીયો આ છે તે લે કેમેરા લો જો અત્યારે ચોવીસ ચિત્ર નમસ્કાર કરીએ છીએ દાદા એ કહેલું કે એક શાસ્ત્ર માં કઈ બધું ભવિષ્ય ના વિશે નું બધું લખો કોઈ એવું ગ્રંથ કયો એ ગ્રંથ કીધા બે ત્રણ દિવસ પેલા મેન્શન કર્યું ગ્રંથા ચિંતા થાય તો મોસ્ટ ની અશાંતિ થાય તો લોક થાય ઉપાધિ માં સમાધિ હોય તો લોક થાય ઉપાધિ ને ઉત્સાદી તો શરીર માં બધાય સમાધિ આત્મા બદલ ના જાય આત્માથી આવ્યું આવે માર ગાડી પૂછે લાવ્યું રાહેન ખુજુલલે મેર બોલ ભઈયા ને થાય આસા જેવું હા ઓંકા માં સુફલા અને આ ઓંકા બમે કરી પચી ક્યાં મસ્ત હે સા બને જઈ રહે છે ઊંસા તે દે સાહેબ ને સાહેબ ઓર સ્વાભિમાન તો અભિમાન એનો શું ફરક સમાન સમાન એ છે તે કાયદેસર અનુમાન કરે છે અને અભિમાન બીજા અત્યારે કરે છે અભિમાન અભિમાની બીજા ને તરછોડ કરવા માટે આ મારા ત્રણ બંગલા પ્લોટ એના બગીજો મારવા જોયું નથી રાખવું સોમાન રાખવું છે કે નહીં વિતરાટ માર્ગ માં સમાન કહેવાય કે તો તે કોઈ ગાડે એને ચમચા રાખે એ તો સમાન કહેવાય પછી જ મોક્ષ માં જાય એવું તો તમે જ કરો વ્યવહાર માં તો માણસે વ્યવહાર અને લોકો એ તો તમે નેગેટિવ થિંકિંગ શરૂ કરો ને સમજાયેલા તમે કેમ ના આપ્યું આમંત્રણ ના ભાઈ કાળી મેલે થયો પણ આમંત્રણ માં આપણે એમ કહ્યું આપડે રોગ સુગંધી પડે સુગંધી વાયર મનુષ્ય હોય ત્યારે આમંત્રણ આપીજા લોકો આમંત્રણ આપે એ ના સમજવું સુગંધીદાર માણસ એવી રીતે જે માણસ પોતે પોતાનું લાઈફ સ્વીકારે લોકોને સુખ કરાવે એ બધી સુગંધીદાર માણસો કેવાય એવા માણસો ને આમંત્રણ આપવાનું હોય બીજા લોકોને આમંત્રણ શું આપવાનું આ પરચુર માં આવશે ને ક્વામન માં સુરંજીનાજ નજર બધું સુગંધી છે તમે કઈ ગયા સુરંજી ના છે અગરબત્તી અગરબત્તી કિંમત છે પણ માંડે ગંદર તો તમે વાત કરો તેને કેવાય ગાંધીજી કે વૈષ્ણવ કરે તો મન ના અભિમાન આવે ઉપકાર કરે છતાં મનમાં અભિમાન ના લાવેલ આવે દસ પેલા બધા શું કહે મારે આ બે મહિટે નથી આવ્યો મજા આવ્યો શું મારી લાવે ભાઈ ખબર નથી ખબર નથી લોકોને ખબર નથી દેવાડ એ અનાધિકાર થી અનાધિકાર થી એટલે શહેર નવ બિગીની કોઈ શક્તિ તો ચલાવતી હશે ને કોઈ શક્તિ તો ચલાવતી હશે ને ના શક્તિ કરતી શક્તિ તો અવકાર મળવો પડે આપડે તો આગળ સાયન્ટિફિક ના થાય ટુ એચ ના ભેગા થાય એટલે પાણી દાય ના થાય કેમ બોલાય તારે પછી પૂછવાનું થાય ગયે જે પેટ્રોલ ય ટૂંકો ભરેલા આપડે જરૂર હોય કે મેં Dutma Dainati says, <laughs> I don't mean that, I think it has <laughs> been bad for him. I mean, I don't know. And so I'm not talking about what was he gave up. Nobody is created of this world at all. Created is correct by relative repines, not by real repines. Mechanical energy is here, man. પાંચ આઠ ના મળે જોાધિ ના થાય નિરંતર સમાધિ રહે છે મારે દાદા ભગવાન બહુ ઉપકાર થયો પણ બાર સાહેબ કોઈક છો ખબર નથી તમે શુદ્ધાત્મા થયા એટલે એમ જ નવનીતા આવું કેવું બોલે છે રિલેટી ભાષા ભ્રાંતિ ની ભાષા આ ભગવાન ની રિયલ ભાષા છે આ શુદ્ધ ભાષા છે ભગવાન બાર ભ્રાંતિ ભાષા છે આપડે કેવાનું કે હું નાવનીત છું નઈ અને શુદ્ધ બધો થઈ ગયા તમે આ ભગવાન ની રિયલ ભાષામાં નથી અનાગત કેવું છે એટલે ગાર્ડ ઈરેઝ કરેક્ટ ના રિલેટિવ બાય નોટ બાય રીઅલી રિલેટિવ બાય એવું નથી સમજો ને એટલે જોમાય મરબો છે લોકોના સમજા માથે રિફાઈસ તસમજ્યા ને યસ એટલે દીવાલ ઈતિ પધારેલેલ રિસ્ટલ વિજ્ઞાન થી પદલ થઈ જો ટાકોળ્યો અને બધા પદલ ગો થાય છે ને તટા એ નવી તમારું બગાડ્યું આ નુકસાન કરીને તે પદલ ગો થાય કે ના થાય થાય ને આ એ પદલ ફોર કેમ કરીને થાય માંથી એટલે આ પથલ સોલ્વ કરવા માટે પેલું હું નવનીત છું કઈ દ્રષ્ટિએ અને You are brother of your brother. You are father of your son. And by real viewpoint, you are Shuddha-tma. Isn't it? Samadhi Pari? That's right, yeah. Khariditya hava annam Shuddha-tma na kira hai. Shuddha-tma tata. Toka jya kwaari huppu janit. Yada apada mahanayi java pade. This is relative viewpoint. And I am Shuddha-tma by real viewpoint. Shukar. Real viewpoint, I am. Yeah. Positively, કરવા છે ને કેટલા વાસી તારીખ પિસ્તાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ તારી જશે ને રસી ભાઈ ભગવાન રસી ભેલા રસીક લે ને રસિક તો ગાય ને રિલેટિવ આ વખતે જોઈએ રિલેટી અને અંદર ની વાત છે ગુલાબ ના છોડ કે આત્મા ભરવ ભૂતે શું બધા ભૂત પ્રાણી માં આપડે જોઈ શકીએ અંદર આપડે નવનીત ને કેવું કે તારો દોષ જે છે તારે ગુસ્સે થાય બાબુ આવું કેવું શું કેવું નવનીત ના ઉપર નવનીત ને તારે કેવું તારું દોષ એડ કે મશીન શું થાય કરીએ બહુ ગેર થી વડે ચીડે ના હોય ચાલો બે લાખ રિલેટી ને અમે કોઈ દવા માં ઉઠી અને આપડે જઈએ સારું દેખાય થાય નહી સમજ નહી જોવાની શરૂઆત કરી ના આત્મા ચલાવ ક્યારે બિચારો એટલે જે વેપારી થાય ગૌરવ ક્યારે આત્મા તો પોતે પોતે જ પણ મહાત્મા છે એવું કરે ને અત્યારે આપડે લોકો અને કોર્ટ જાય તારે શું કે ભગવાન નું જ્યાં કે ભગવાન નું જ્યાં કે ભગવાન ઊંધું જ્યાં હિન્દુસ્તાનમાં ઊંધુ જ કરો ભગવાન ના હાથ નથી કાઢ્યો ભગવાન ને કે ભગવાન ઉઠ્યા તમારે સાહેબ હું કમાયો ને કોઈ ગઈ ત્યાં ભગવાન ગાંધી શું જોઈતી આ પોલીસ વાળા દોસ્તે પોલીસ બધા રહી જ પડે ના બધા દોસ્તો આપડે ગુનો કર્યો હતો પોલીસ એક માસ એવું કેતો છોકરા નાનો છોકરો એટલે કોણ ચલાવે છે કઉ આપણે ચલાવતા નથી છતાં માનીયે છે હું ચલાવું છું તેથી આ પ્રાંતિ ઉદભી થઈ જશે તેથી આ કર્મ બતા અને ભગવાન ભગવાન ચલાન થાય છે ઉધારી ચાલશે તો ઉધારી ક્યાં આવે રોકડું આપો કે આ વ્યવસ્થિત શક્તિ નામ ચંદ્રા બધું નિરંતર વ્યવસ્થિત અવ્યવસ્થિત વ્યવસ્થિત રાખે અહંકાર કયા કરે સારી રસોઈ બનાવી હોય રાસ પૂરી રોટલી બધું બનાવ્યું હોય કઢી માં જરાક મીઠું વધાર્યું હોય પેલો કઢી ને જો પસારે આપડે આ વ્યવસ્થિત નામની શક્તિ વ્યવસ્થિત નિરંતર ચલાવે છે સૂર્ય ચંદ્ર સારા અનંત નથી અને બધું એકલા જ અહંકારી છે વ્યવસ્થિત એટલે શું તે સમજાવું ક્યાંક આટલો પ્યાલો છે એવું હું લઈ જતો અને મારા હાથમાં સરખ્યો પ્રયત્ન કરવામાં લેવા માટે છતાં પડી ગયો કોને તોડ્યો તમે તોડ્યો નઈ તો આત્મા એ તો આત્માએ કોગળ્યા દે મતલે મેથ પોર્યો કા એને ખબર ન હતી કારણ કે કે બીજો કોઈ હતું નહી તમે એકલા જ હતા એટલે તમને જ જોઈતા માર કહેવું પડે કે લે 50 રૂપિયા હતા કે બે દોરો લઈ લે કાકેને જો દેખાયું કે મે ખરીતે દેવાતી દે તોડ્યો ભાઈ તોડ્યો યસ મેવાતી દે તોડ્યો યસ ત્યાં માટે વેતી પ્યાલો તોડતા હતા એ જગ્યાનો બની ગયા છે કેતે એટલે ના ચાલે વેપારી ના લાવું ને એના વ્યવસ્થિત આપડા વાંધો નઈ ને એના વ્યવસ્થિત વ્યક્તિ આ બધું કરે છે બીજો દાખલો આપવો એક દાખલો થઇ ગયો ને બીજો દાખલો સમજ પાડવું બેંક માં ગયા અને એકસો રૂપિયા પડ્યા છે અને આપડે હજી જવાનું કે નવનીત રસ્તો હાર એ જમાટે ખોયા જે કાચી હતી એ વાટી ના મસ્ત રાખી ત્યાં ક્યાં હાથ છૂટી ગયો કાપી ગયો એટલે આપડે જોઈ લેવું કે બચો ગયા કોણ કાપી ગયો કોના હુકમથી કાપ્યા વ્યવસ્થિત વ્યવસ્થિત વ્યવસ્થિત ના હુકમ આપડે પકડી ગયા પેલો જીમિત છે પેલો પકડાયો પેલો પેલો પેલો ગુનેગાર નથી આજે પેલો પકડા છે માસ ભેગો કરી આપ્યો પૂછે કેવલિત ભાઈ શું થયું શું થયું આપડે પેલો નાચી ગયો શું લઈ ગયો આપડે કેવું બહુ પાકી કરે લૂંટરા આપે નઈ લૂટી લૂટી લેતા આપી દે પણ આમ ના આપે સીધી હા એ પછી આપડે ઘેર જવાનું પોલીસ આવે તો આપડે ઘેર ઘેર જતા હા એટલે મન તો ખરું ને પાછું નવનીત નું કે નહીં મન ખરું મન પાછું તમે તો વ્યવસ્થિત કે વ્યવસ્થિત આલુ કશું નહીં બોધા માર માર કરવાના પેલા આપડે સમજી મન આખી રાહ દે આપણને એ ઘરમાં બે ને ક્યાં ખૂબ દૂધ નાખીને સત્તા પ્રસાદ બનાવો પાન જમો અરે મન તો ઊંઘા આવે ની તાકી રાત એટલે મન બધું ચુપ સવાર ઉઠ્યા હતા પોલીસ વાળ પોલીસ વાળા કેમ શું ભાઈ છે બોલો શું હકીકત બની રાત દારૂ પીધો છે સાડી પચીસ રૂપિયા વધ્યા આપડે શું લઈ લેવાનું લાવો પછી સાડી પચી માં આઠસો ગધા મૂકવાના સારી પચી રહ્યા બાર તે પંદર પોલીસ વાળા આપવા આપડા રાખ્યા શિકાર ના મળે શું ખાય ખાતર પાસે દઈ અને ઘરમાં જઈ અને બેંક ખાતે બે હાજર બારસો બેંક ખાતે વ્યવસ્થિત ખાતે ઉધાર્યા તે આવતા મહિના ચાર પાંચ હજાર પાછા આવે ત્યારે આપું છું ચોથી પડી ગયા તરીકે તદ્દન જુદા થઈ ગયા કરતા પણ આજ્ઞા આપું થાય ને આજ્ઞા પાડી શકાય એવી છે પછી લખી લે લખી લેજે હા તો અહીંયા આજ્ઞા આપું છું